મને સમજાવવાનું પણ કે હું નથી કેવી રીતે પટેલ છો તમે ઓડો ખાધો લો તમે આપણા ગુજરાતી પછી ખાધા પછી દૂધ દૂધ થોડું દૂધ પી અંદર એ હળવો ગયો તેનું પરિણામ નાગતી હાજર રહેતા નથી ત્યાં છે તો જાગૃતિ બિલકુલ જાગ્રત નથી આ આપણે કયા નથી તારે પેલું અંદરનું જાગત પણ બિલકુલ અને તું કરે રમકડો એ જાગ્રત છું પડે હંકાર ના કરીશ કે હું જાગ્રત છે પછી વ્યવસ્થિત બનનાર છે એ તો બન્યા જ કરશે કે બનવાનું છે મિથ્યા થવાનું નથી કે અરે બધા ગાડીઓ વાળાને કહીએ કે ભાઈ બનવાનું છે મીઠા થવાનું મારું બંધ વખત બંધવાનું છે આવો કરીને ખબર શું કર્યું છે રોડ ઉપર ના માણસ ને બંદો વખત ભાઈ આપડે બનવાનું છે એવો વ્યવસ્થિત નથી મેં જેવી વ્યવસ્થા આપી છે પછી અથડાયો તો આપડો ગયો પેલા ના ભાગ્યો રહ્યો શું કયું આપડો ભાગ્યો હિસાબ ના ભાગ્યો આયા હતા એલર્ટ આયા હતા એટલે એલર્ટ આપડે કહીએ એનો સવાલ એલર્ટને વકીલ ગયા પછી છોડીયો ગારીઓ બે લઈને ફરવાની કરી વકીલ તો વકીલાત કરે છોડ્યો તો આ વકીલ કરે ને ને અને પછી એને છેલ્લો ગ્રેડમાં હું લાવેક્ટનેસ માં બધી જગા એ જાગૃતિ ઊંઘ માં જાગૃતિ જાગૃત પેલા વિધિ તો પકડાય ફરી પાછા ઊંઘ આવી જાય ત્યાર પછી લલિતભાઈ નો એક પ્રશ્ન છે દાદા કે આ સૂર્ય ચંદ્ર બીજા ગ્રહો એ આમ बीजा ग्रह चंद्रपर जाए, उपर। उपर जाए तो आ, ए... ઘરમાં બે ટાઈલ તુખાઇ રાખો આપણે કીડીએ રીફરે થાય દખલ કોઈ દખલ તો આમ નહી આ દખલ એમનો બધા આખા દુનિયાને દેખાડવા માટે અમે કેવા કરીએ અમે અમેરિકા કેવું કરીએ છીએ બેસાણાથી ચાલુ આવ પાર વગ હોય છે એમાં એક ભૂલ જો ફરી કાઢે માણસ તો એ માણસ ભગવાન થાય કહ્યું એક જ ભૂલ ફરી પોતાની ભૂલ ના થાય કોઈ દેખાય દાદા એ કહ્યું કે શોખ કરવાના શોખીન નહી થઈ જવું આનું શોખ કરવાનો કહ્યું છે દાદા એવા મહિના બે દાદા બે બીજું કંઈ નઈ મગજ તર થઈ જાય ને મને દમ થઈ ગયો છે પણ મોકલી યાદ આવ્યો આ સંજોગ ભેગા મળતા મળે આ મળે ના મળે શું કરું જ્ઞાન પણ આવું કરતો ગેર થી વિચાર કરું કે આજે નજીક જ બહાર નીકળી સપોર્ટ કરીએ એટલે નજીક ત્યાં જવું મંડે અરે ટ્યુઝડે દુકાન બંધ આપડો ભાવ થયો હતો દુકાન બંધ સંજોગ ભેગા ના થયા બિંદા ગયો તેમ ખુલ્લી હતી પછી અંદર જઈને બેઠો વ્યવસ્થિત નાધિન એટલે પૂર્વપ્રાર્થનાધીન પુષ્ક તો કર્યો આ ત્યારે કહેવામાં આવે છે ને પ્રયત્ન સહજ પ્રયત્ન એ પુરસાદ ખરેખર પુરસાદ નહીં પણ તો ગયા ઘરે આપણે પ્રયત્ન કર્યો પણ છતાં ભેગું ના થયું અને ભેગું દુકાન ઉગાડી હતી બધું થયું પાસે એ પોતે ભેગો ના થયો એ ત્રાસ કયું કર્મ નડ્યું ના કયત્ન નડ્યો પ્રયત્ન કર્યો કે તમારો ભાવ બરોબર ચોક્કસ નહીં હોય કાતો હશે કંઈક ના ભાવ પૂરો હતો હવે પાછું પાંચ કલાક માં જવું છે ઘર એટલે પાછા આવતા રહેવું પડે એટલે જોતા જોતા સાયન્ટિફિકલું બધું ચાલે છે જો ને તાર રવિવાર ભેગો થાય દુકાન છે અને એ બોલ્યા કઈ આપડે એવું નથી આજે આજે આમ જ કરવું છે એવું ના ભાઈ ભેગું થાય છે અને એમને સહેજ ભેગું થઈ જશે હું કયો આનો રૂટકો જ ના ચડે બે લોકો કે આમ હોત તો મારે તો શબ્દ લાવશો નહી તો વાત જ ના કરશો વાત જ નથી અર્થો કરીને આમ કર્યું હતું આમ થાત આમ કર્યું હતું આમ થાત વાગ્યું વાગ્યા પછી આ ગાડીમાં બગાડ કઈ મીનિંગલેસ કાળજી લઈએ કે આંગળી અંદર થી રહે તો પછી થવાના ચાન્સીસ એવો છે એ તો શું ફળ આપનારો કેવો ટાઈમિંગ બગાડે છે મગનમારી કરે છે દવા દાર્યું બેનો દોષ નથી કોઈ નો દોષ નથી સાય નથી આવી દોષ કાજ કાઢ કરે તક બિચારી બળી જાય પણ આવા ને આવું બધું વરેલા હોય એટલે કે દાદા આવે તીખી થઈ ગયા નથી અમારે એક જણા બે ધોરણ માં દેખાડે પણ તે સમતા ભાવે મને લાગે બઉ અંદર નું વિજ્ઞાન પોતાનું સુખ ને સનાતન કરનારું છે જીવન સનાતન કરનારું છે કાયમ ન સુ હે સી રૂમ પણ ચાલવા જાય ને તમે ફરજ થી બંધાયેલા જ છો કમાવા માટે અને ડોલર તમારે જોડે ફરજ થી બંધાયેલા આટલા આવવા જ જોઈએ તમે શું કરશો આવે શું બીજે ઘરે એ બંધાયેલા છે આવવા માટે કોઈને બંધાયેલા છે પણ બંધાયેલા છે એટલે ડોલર ને પોતાને મરજી એની મરજી મુજબ પણ જવું તો ખુબ નોબેલ માસ માસ ના આવે ફરજીયાત બંધ પૈસા ખોરવા નીકળ્યા સપના છે ખોરવાના વાંધા નથી એનો સપનો છે રાતું તમે કોઈ કામ મરજીયાત કરેલું ખરું નહીં ફરજીયાત કરેલું ફરજીયાત નું ઈનામ હોય તમને પહાડ નથી તમારો ગુણ નથી મારો ગુણ ને ખોવા કર્યું ફરિયાત કરી એકદણ છોકરા મરત કે છે ભજ્યા જાય નઈ એ તો છોકરો છે તમને કોને ભણ્યા ત્યાં એમ પૂછે તો શું કહું સ્વાડે એ સ્વાર્થ પદાર્થ છે પાછો પરમાર્થ એ નથી એ સ્વાર્થ પદાર્થ છે પદાર્થ એટલે શું લોકો નુકસાન કરી કર્યા વાટી કરી એ જવાબદારી તો હિસાબ પૂછવામાં આવશે ખોટું થાય એ ફરજીયાત કરવું પડે છે ખોટું પણ તે પસ્તાવો કરવાનો હોય છે શું હોય છે ખોટું થાય એ તો ફરજીયાત કરે છે માણસ સારું થાય છે તે પસ્તાવો કરવો જોઈએ હવે મારે ભાગે આવું કામ ક્યાં આવ્યું પસ્તાવો કર્યો નહી હોય ને ખોટું કામ થાય તો પસ્તાવો કરવો જોઈએ મારે ભાગે આવું કઈ આવ્યું એવું બોલાય નઈ આ લોકો તું કમાઈ ત ને તો બેકારજી થઈ જાય શું થઈ જાય પ્રયત્ન નહી કરે આ તો જાગૃતિ રહેતી હોય તેરો કામ છે આ વાત બેકારજી થાય નહી એક્યુરેટી ઓજે 4 રૂપિયાન પરચો ગણવા હોય ને તો એક્યુરેસી થી ગણાય નહી 4 બેર પરચો ગણવા હોય તો 10 વખત 10 પૈસા ઓછા પડે પેલા બેંક માં જતો ની છે કોઈ વધારે મૂકે નઈ હોય તો એક બે ઓછી હોય બીજું શું કરું બે નોટો હોય કોકમાં હોય એટલે હોય એ પૂરી હોવી જાય તેના હારું ચોપડી એવું કર્યું નહિ એવા ટાઈપ ટાઈમ એન્ડ એનર્જી દસ ડોલર થઇ જાય પાંચ ડોલર થઈ જાય એટલું બરો તમે એટલા લેવલ માં વાળી દે એટલા ઓછા થાયકો બે ટાઈમ કેટલો બધો જાય કોઈ જગ્યાએ દાખડી પડે પણ એક મહારાજ કહે એની સેવા કરવા ગયો હતો તેર વર ના પગલા ભાવવા ગયો તારે ખુશ થઈ ગયા મારે ભગવાન તને મોક્ષ લઈ જશે કે મહારાજ ફરી ના બોલશો આવું નહીં ફરી નહી આવું કયું ભગવાન તને મોક્ષેલી જ મને કોઈ મોખે નહી જાય અને પછી ભગવાન માથે ના જોયે માથે ભગવાન ના જોઈએ એના માટે જન્મ્યો નથી મારે માથે કોઈ જોઈએ જ નઈ માથે ફાધર મધર પછી જીવન જ કરાયું લાચારી માં જીવન જીવવાનું છે લાચારી શબ્દ ભગવાન રૂમ ભગવાન ભણવા પછી નક્કી કર્યું ભણવા ફાધર અને બ્રધર બે વાત કરતા હતા ધંધો નો કોન્ટ્રાક્ટ નો ધંધો હતો વડોદરા શહેરમાં ફાધર એ છે આ મેટ્રિક પાસ થઇ એમ બરાબર એટલે એને લંડન ઇંગ્લે ઇંગ્લેન્ડ મોકલી દઈએ પછી ભણીને આવે કરતા ત્યાં સુબાર જગ્યા પર લઈ આ બરો અમારે અમારે પિતરે કુટુંબના હતા એ શુભા હતા એટલે અમારે ફાધર એમ થયું કે મારો એટલે હું સુભો થવું તો ફાધરને લોક કહે ને પેલા સુબાના ફાધર અને બ્રધન ને ડફળાવે એ ઉપરી મારે પુહાય ની વાવ બડી ઉપરી કરવા માટે જગત માં આવ્યો નથી ઉપરી પોહાય છે તે ઊંઘ આવે મંત્ર પાનની દુકાન કરી શું કર્યું ખવડાય થયો આપડે બપોર હું ફી જોઈન્ટ સુ ગયા પછી આવ્યું આવી આપણે થોડા સમાજ કરતો આવડે પરીક્ષા આપવા કરી પછી ફેલ થઈ ગયો હા તું કરે થશે હવે જે કહીએ છીએ હિસાબમાં ધંધા પચતા કોઈ પણ સામા આપો ને તેમાં એક્સપર્ટ થવાનું વાર નહીં મહિનામાં એક્સપર્ટ શું કરે ઉપરી સ્વીકાર તૈયાર નહીં ઉપરી નહી સ્વીકાર નહીં કા્યું કે તમારો પણ ઉપરી નથી એમ ખ્વા કાઢ્યું શું કહ્યું મારો તો નથી ઉપરી પણ તમારો કોઈ ઉપરી નથી કોણ ઉપરી છે તમારું વર્લ્ડ ઉપરી હોય મા બાપ તો એનો હતો ને એ તો આપણે ઉપકારી પ્રત્યક્ષ ઉપકારી જોઈએ નાના હતા ભગવાન શું કહ્યું કાયમ આ સ્ત્રીનો સ્ત્રી ને બોસ કહીએ આપડે કારણ કે બોસ ગયો તો હતો નહી ના ખવડાવ પણ તમારું ખરેખર ઉપરી કોણ છે એ ખ્વારિકા ઉપરી છે તમારું ખરેખર મારો ખરેખર ઉપરી કોણ હતું ખ્વારી કાઢ્યું તમારે ખરેખર ઉપરી આ જીવ જીવ માત્ર મોક્ષ ના હોય ઉપરી હોય એને ઉપરી પડે પસંદ પડે જેને અંડરહેન્ડ શોખ છે કેવું બે ચાર મા પટેલુક ભાઈ મારું ના હોય તો બધા જા અને પોતે નથી તો આરોપ કરો છો ધનસુખભાઈ નામ છે ઓળખવાનું સાધન છે શું છે લોકોને ઓળખવાનું સાધન કે માય નહીં નો ટાઈ શું તો ઓળખવાનું સાધન છે પણ તમે તો ના ખરેખર એક રોંગ બિલીપ બેઠી દાબાઈ નો ધણી થવું મોટા ધણી આયા શું એક ગાય હોય તે ધણી ક્યાં સુધી સ્વીકાર ધણી મારો ગાય કાયમનો ધણી પણો સિકારતી છે આ કો એયા સ્ત્રીઓ કાયમનો ધણી પણા છે આ તો લોકો કાયમનો ધણી છે દરિયે હું તારો ધણી છું કે એટલે મારો સોનો ધણી તે આ તમારો તારો કર્મ ન હોય રે સ્ત્રી પૂરીતે અંતે ડાયવર્ટ ના લેતા મારી જ જણીને હું ડાયવર્ટ હે તો 1985 સંજી જોન્સન સિટી ડોક્ટર જન દિશા તમે કોણ છો ભરત ભરત શાહ તમારું નામ છે તમે કોણ છો મે ને સાચી વાત બાર ને બધા આવે કોને આવે છે શા માટે આવે છે નઈ કશો ધારેલું થાય પણ ખોટી રીતે પૂરું થાય છે મારી નહીં ના હોય કોઈ બોલેઉટ ઓનર માય માય બોલે છે મારી બુદ્ધિ મારું મન મારું ચિત મારો ઇગોઝમ તમે જો ધનસુભાઈ છો તો ઇગો છો તો તમે એનાથી જુદા છો તમે માલિક છો આવતો નથી ચિંતા કોદાર થાય છે દેશ કયું ગામ અમદાવાદ અમદાવાદ અમદાવાદ તમને કેમ ગુસ્સોને ચિંતા ના થાય મજા કેવી લાઈફ માં બે હજાર મળી જાય ચિંતા રહી અઠવાડિયા બે દવા ચિંતા ના થાય તો બઉ સરસ આવી ગયું દુનિયા કોને બનાવી છે બેન કે છે કે ઈશ્વરે બનાવે તમારી પાસે લેવા માટે ઉપર બાપો છે આકાશ છે હું તો બધે કોઈ જ ક્યાંય નથી અને પેલા બેડતો હતો તેને હા પછી ખાલી મારી વચ્ચે ઘણા ક્રિએટર છે આંખ દેખાય દુર્મીન થી દેખાય દુર્બી થી ના દેખાય એથી સુખમ સુખ માં જીવો જગત છે તો ખબર છે કે સર્વ વ્યાપી છે સર્વ વ્યાપી છે સરળી એકદમ ધાડું કપડું તો વ્યાપે નઈ પછી કપડું કાઢી નાખી તો આ રૂમ માં ખે એટલે આત્માને સરળ વ્યાપવાનો સ્વભાવ છે ને જે ક્રિએશન છે મેનમેડ જે મનુષ્યો બનાવેલી ચીજો છે મકાનો છે થાંભલા છે ભગવાન નથી ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધી વેલ્થ ઓલ ધર્લ્ડ ઇઝ ધી ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ એટલે જે અવિચારું લોકો માણસ છે જેને કંઈ વિચારો નથી આવતા જે ભણેલા નથી જેનું ડેવલપ થયેલું નથી એના માટે ગોડ ઇઝ ક્રિએટેડ છે અને જેને ડેવલપ થયેલું છે એને વાસ્તવિક વાત જાળવી જોઈએ God is is not created of this world world at all. Only scientific, evidence, the world is the puzzle puzzle itself, itself ભગવાન નું કાર્ય